બીજાની પાસે બોલો ઠીક હોય કેસે એવું બોલે શું બોલે સમજણ ના હોય સમજણ ના હોય હીરા બતાડીએ વગર ના માણસ હીરા બતાડીએ શું ફાયદો આરોપી ભાવ છે કેવો છે તમે જે છો એ પોતાના સ્વરૂપ ને જાણતા નથી અને આ નથી ત્યાં આગળ તમે આરોપ કરો છો તેથી તમને કર્મ બંધાય છે પછી હું દેસાઈ છું બીજી રોંગ બિલીપ આ બાય નો ધણી છું એ ત્રીજી રોંગ બિલીપ સ્કૂલ ટીચર છું એ ચોથી રંગ બિલીપ હું વર્ષ નો છું પાંચમી થાય કે ના થાય તમારે પછી લોકો બે તારે મૌન રાખવું વ્યવહારમાં વિવેક વિવેક અહી તો જ્ઞાની પુરુષ ભાઈ ખુલ્લા મન થી જય સચિદ શું થાય બાળક ના હાથમાં જાય બાળક ના હાથમાં હીરો જાય શું કરે લઈ બહાર રમવા જાય પછી ભરતુહરી જેમ રાજા ભરતુહરી ખેલ કરતો હોય પાઠ ભજે બધું કરે લઈરાગ લાવે આંખ રડે અભિનય કરે પણ લોકો જાણે બઉ દુઃખ છે અને કોણ છું એ જાણી ગયા એટલે થઈ ગયું ત્યારે તો તમારી ધીરી હું નિશ્ચય છું એમ ખરેખર હું જ છું આ ધીરુભાઈ એવું માની ને ત્યારે તેથી આરોપ બધા ગયા પણ હવે તો એની ઉપર તમને એ પડી ગઈ નઈ ભૌતિક ફળ ને આપનારા છે કેવા છે ભૌતિક ફળ ને આપનારા છે અને રિયલ ધર્મ વાસ્તવિક ફળ ને આપનારો હોય કેવું દુઃખ દુઃખથી મુક્તિ કરે અને પાછું કશું દુઃખ ના થાય દુઃખ નો અભાવ થાય એવો ધર્મ રિયલ ધર્મ પાડવો જોઈએ રિયાલી આ ઘડિયાળ રિયલાઈઝ કરીને લાયેલા છે કેવા છે ક ના એન નો જે અવકાશ છે એની જે પરમાણુ ભરાય રહ્યા હતા તો આમ દબાઈ પેલા પરમાણુ ખસે જો અથડાય છે એવું આથડે અથડે છે કેવું સંસાર ઉભો થઈ ગયો સાદી કરે લગ્ન કરે વેવય થાય કોઈ વ્યવય થતું છે સમજ થયા નહિ હોય લોકો વેવાય થાય આપડે ગાડી માં આટલું નથી બેસતા ભીડ માં કેમ આમ આપડે ભીડ આવી પોતે જ પોતે આરોપી દરેક ને ઘેર એવું છે જુદું જુદું છે મુસલમાન મુસલમાન અંગ્રેજો જગત એક શાદી કરે બે શાદી ચાર સાદી ને અધિકાર આપ્યો છે ને મુસલમાનો ચાર સાદી અધિકાર આપ્યો છે વધારે વધારે ચાર સાદી સુધી તોય બાદશાહ દોઢસો દોઢસો શાદીઓ કરી લીધો બ્રાહ્મણ ખરા તેદાર તો જરા બ્રાહ્મણ નું એ રેતું હતું થોડું અત્યારે કશું છેદાર જ પણ થોડું થોડું રાખતા હતા ઘેર આનંદ જોયે છે બઉ દાડા બહાર આનંદ કર્યા હોટલો બોટલો બધાનો આનંદ કરવા ન્યાય અને બાર બંને આનંદ સમતુલા માં છે શું કે છે બંને આનંદ સમતુલા થોડું ઘણું વધઘટ થાય તો હજી ચલાવી લઈ શું છે પણ એકદમ આમ અંદર આનંદ આમ થઇ જાય અને બહારનો આનંદ આમ થઇ જાય પછી ખલાસ થઈ જઈ ચિંતા કરી નોકરી કર્યા કરો શું જંજાળ માંથી મુક્ત થાય નોકરી કર્યા કરો છોકરા પહેણ છોડીઓ પહેણ પાઘડી પહેરીને પાઘડી પહેર્યા પાઘડી પહેરીને શું કયું આ જ્ઞાન એવું છે જ્ઞાન ને કઈ સંસ્થા ને અડતું નથી કોઈ પણ માણસ નાટકમાં ગયો હોય ગમે તે પાઘડી પહેરે પહેરે નાટક નું અડે નહિ બહાર નીકળતું આ તો અડે સા તમારી રોંગ બિલીફ છે એટલે હું જ છું હું દેસાઈ છું હું છું એટલું બધું બધું વર્ગણ છું વાંટ્યું પટેલવાન આ બધું કરે છે ભગવાન બધું બનાવ્યું છે એ બધી લૌકિક વાત આપડે એનાથી ના ના કેવાય કારણ કે લોકમાં લોક સત્ય બનાયેલી છે કેવી લોક સત્ય સ્વીકાર કરવો પડે કે શું કરવું પડે સંતોષ ના થાય ક્રોધ માન માં કોઈનામાં કોઈનામ જોયેલા નહીં અનુભવેલા ખરા તમારા તમારા પોતા અનુભવેલા નહીં દેહ ને માટે ના જોઈએ દેહ ને હારી ખાવાનું જોઈએ પીવાનું જોઈએ ના જોઈએ એટલે અલૌકિક કરવાનું અને અલૌકિક તો અંતર માટે ક્રોધ માન માં એટલા માટે અલૌકિક કરવાનું બે જુદું કરવું પડે કે ના કરવું પડે ના કરવું પડે એટલે આ દાદા ભગવાન બેસાયો કરવા ગયેલા થકી ગયેલો એ થાક તડી જાય એટલે આ જગત જે ધર્મો છે ને રિલેટિવ ધર્મો બધા માદકતા વાળા કેવા કોલેજો ભણીને ભણી લાય ક્યાંથી ભણી લાય તે ખબર નઈ ઠી મુ જુદા જુદા લોકો મુકે નામ ગયા તમે ખરા છો બધા હિન્દુસ્તાન નો અભિપ્રાય આપી દેશે ને જોડે રહ્યો તને ઓળખા ના પડ્યું ગયો સાહેબ તો એવું બોલતા હતા મારે બત્રીજો તો મારી બાદ નહીં કે ના આવે તમારે પછી ગુરુ ના આવે પહેણ ગુરુ આવી જાય ગુરુ શીખવા તમને પેલો એકનો એક લે વાંકડો વાકડો લીધો તો આઈ ગયો વાંકડો વધારે લેતો વાંકડો ઓછો લે સારા નઈ લે તો પચાસ હજાર જોઈતા હોય છે ફરી વાર કે રોંગ બિલીફ નીકળી જશે નીકળી ગયું એને થઈ રહ્યું છે જોવાનું કેટલે પરમાણુ હતી કોમ્પ્યુટર હોય ને કારણ દે તો આખા શરીર માં કારણ દે ભરેલો હોય આવતા